માર્કની લખેલી સુવાર્તા એનો અગિયારમો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા અધ્યાય અગિયારમો અને તેઓ યરૂલિમની નજીક જયતુરના પહાડ આગળ બે થગે ત્યાં બેથાનીયાની પાસે આવે છે ત્યારે તે પોતાના શિષ્યોમાં બેને આગળ મોકલે છે ને તેઓને કહે છે કે સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પેસો કે તરત એ ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી એવો તમને બાંધેલો મળશે તેને છોડી લાવો અને જો કોઈ તમને પૂછે કે તમે શા માટે કરો છો તો એમ કહો કે પ્રભુને તેનો ખપ છે અને તરત તે તેને અહીં મોકલશે અને તેઓ ગયા ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો અને તેઓ તેને છોડે છે અને જેઓ ત્યાં ઉભા હતા તેઓમાંના કેટલાયકે તેઓને પૂછ્યું કે વછેરાને તમે શું કરવા છોડો છો અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું અને તેઓએ તેમને જવા દીધા અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા ને તેના પર પોતાના કપડા નાખ્યા અને તેના પર તે બેઠો અને ઘણાઓએ પોતાના કપડા રસ્તામાં પાથર્યા અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતા કહ્યું કે હોસ્સાના પ્રભુને નામે જે આવે છે તેના ધન્ય છે આપણા પિતા દાઉનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે તે આશીર્વાદિત છે પરમ ઉચ્ચામાં હોસાના અને ઈસુ યરુસલમ જઈને મંદિરમાં ગયો અને ચો તરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુધા નીકળીને તે બેઠાનીયામાં ગયો અને બીજે દિવસે તેઓ બેઠાનીયામાંથી નીકળી આવતા પછી તે ભૂખ્યો થયો અને એક અંજીરી જેને પાંદડા આવ્યા હતા તેને દૂરથી જોઈને તે તેની પાસે ગયો કે કદાચ તેને તે પરથી કંઈ મળે અને તે તેની પાસે આવ્યો ત્યારે પાંદડા વિના તેને કંઈ મળ્યું નહીં કેમ કે અંજીરોની ઋતુ ન હતી અને ઈસુએ તેને કહ્યું કે હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાવ અને તેના શિષ્યુએ સાંભળ્યું અને તે યરૂલેમમાં આવે છે અને તે મંદિરમાં પેસીને મંદિરમાં વેચનારાઓને તથા ખરીદનારાઓને કાળી મૂકવા લાગ્યો ને નાણાવટીઓના બાજ તથા કબૂતર વેચનારાઓના આસનો ઊંધા વાળ્યા અને કોઈને મંદિરમાં થઈને કંઈ વાસણ લઈ જવા દીધું નહીં અને તેઓને બોધ કરતા તેણે કહ્યું કે શું એમ લખેલું નથી કે મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે અને મુખ્ય આજકોએ શાસ્ત્રીઓએ તે સાંભળ્યું અને તેનો નાશ શી રીતે કરવો તે વિશે શોધ કરી કેમ કે તેઓ તેનાથી બીધા કારણ કે સર્વલોક તેના ઉપદેશથી અછરતી પામ્યા અને દર સાંજે તે શહેર બહાર જતો અને તેઓ સવારે અંજીરીની પાસે થઈને જતા તેને જળથી સુકાઈ ગયેલી જોઈ અને પિત્તર સંભાળીને તેને કહે છે કે સ્વામી જો જે અંજીરીને ત્યાં શ્રાપ દીધો હતો તે સુકાઈ ગઈ છે અને ઈસુ તેઓને કહે છે કે દેહ પર વિશ્વાસ રાખો કેમ કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ આ પર્વતને એમ કહે कि खसेड़ा जाने हृदय में संदेह ना, रदे मा संदे ना विश्वास रख से कहीं हूं कहूँ छूँ तो ते हूँ तमने कहू छू के प्रार्थना करता जैसे सर्व तब मांगो छोटे पम् छे तो विश्वास राखो तो तेज जयरे तब उभा रही प्रार्थना करो छो तर ते, ते जो कोई तमो अपराधी हो तो माफ करो એ માટે કે તમારા પિતા જે આકાશમાં છે તે પણ તમારા અપરાધો તમને માફ કરે પણ જો તમે તેને માફ નહીં કરો તો તમારા પિતા જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહીં અને ફરી તેઓ યરુસાલેમમાં આવે છે અને તે મંદિરમાં ફરતો હતો ત્યારે મુખ્ય યાજકોએ ત્યાં શાસ્ત્રીઓએ ત્યાં તેની પાસે આવીને તેને કહ્યું કે કયા અધિકારથી તું આ કામો કરે છે અથવા આ કામો કરવાનો તેને કોણ અધિકાર આપ્યો ईसुए कहू कि हूँ एक बात तमने पूछीशर दो तो हूँ कया अधिकार कामों करू छु हूँ तमने कहीश यौह बापचीस आकाश थी के मणसों थी मवाब दो अंदरो अंदर विचार कर कहू कि जो कही आकाश थी तो कह सर विश्वास क्या नहीं कर जो कही मणस थी तो बीधा क्योंकि बधाक यौहान निश्चय प्रबोधक मानता था અને તેઓ ઉત્તર આપીને ઈસુને કહે છે કે અમે જાણતા નથી અને ઈસુ તેઓને કહે છે કે હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી